ક્રમ માર્ગ શું છે ત્યાં પાછા ફરી લોકો કઈ સુધી અહીં સુધી પાછા ફરી થાય અહીંથી આવો અહી આટલું બધી પાછું ફરાતું નથી એ ચડ ચડ કરવા માંગે એટલે પાછું ઉતરી જ નહીં જંગલી થઈ જાય નઈ ચડી ત્યાર પછી અમે આ બ્રિજ બાંધી દીધો આટલો જ બાર બ્રિજ બાંધવાનો હતો આ બધો રોડ આટલો બ્રિજ અહી આગળ મોટા મોટી ઈતરણી નદી છે શું છે ઈતરણી નદી ભગવાન નથી એવું બોલે થાય ભગવાન જશે મને વાગી જ કે આત્મા નિરાલમ છે ના ઊંઘ્યા પૂજામાં ગયા ગયા દાદા થી નથી અત્યારે એ બધી ચાલે ખાવા ઉઠવા દેતા નતા લોકો તેનો અમે વાંધો નથી એમ લોકો ખાવા દા ઉઠવા દેસુ દાદા ને શું કયું નજ્ઞાન સરળ માર્ક દુનિયામાં બન્યો નથી બનશે નહીં લિફ્ટ માર્ક શું લિફ્ટ માર્ક્ટમાં બેસી ને ચાલે પેદલ કે લીફ્ટા હા પેદલ સેફ્ટિ ચડી ચડી બધા દાદા હું મોક્ષ પણ મારે ચઢાતું નથી આવ્યો શું કરું આવો આપડી લીફ કાઢી છે તેમાં આઈ જાઓ અહીંયા ક્રિયા કી બાત કેસ્રીમેન્ટ ક્રિયા કા એગ્રીમેન્ટ વૈષ્ણવ હેમેન્ટ જુદા જુદા કરે બાબા જૈન કો ક્રિયા હોતી હોતી શિવ और फुदगल का एग्रीमेंट सबका जुदा है समझ गए तो इसका खोटा तो नहीं है इसका भी का वो महाराज जी दिगंबर अवस्था में रहता है वो सही पुतगल है क्या है जो आग्रह करता है की क्रियाकंड सही मुक्त है वो भी बात गलत है और क्रियाकांड नहीं हुए क्रियाकंड नहीं जरूर है वो भी गलत बात है क्रियाकांडल की बात है और दूसरी सभा की बात ત્મા નિરાલંબ છે કેવું છે આત્મા નિરાલંબન બિલકુલ નિરાલંબુ કોઈ ટ્રચ થાય નહીં એવી કોઈ ટચ ના થાય નિરાલંબ નિરાલંબ કશું ટચ ના થાય ફોસ્ય ચડાવે તો દેહ ફોસ્ય ચડે આત્મા ના છે બોલાવે એ કેવો આત્મા છે આ દેહ ને વિધે તો એ આત્મા ના વિધે બોલો પછી આત્મા પ્રાપ્ત થઈ ગયો છે આત્માનુભવી પુરુષો જે આત્મા જોયો નથી આત્મા આત્મા અનુભવી અનુભવ થયો પચીસ ટકા પચીસ ટકા અનુભવ થયો તો બીજો પંચોતેર નું શું થયું પચીસ ટકા અનુભવ હોય કેવાય પચી ટકા ના પંચોતેર ટકા અવલંબન છે શું કહ્યું અવલંબન છે અમે જે જોયું છે નિરાલંબ આત્મા જોયું છે દેખાય છે આત્મા થોડું જેમ જેમ અનુભવ થતો જાય ને તેમ તેમ કામ થઈ જાય બધા તમને આત્માને જ્ઞાન આપી બધાના આત્મા અનુભવ છે શું છે પ્રગતિ માં દખલ કર્યા કરે તમને બુ દે બધાડો બુકારી દે તમે શું દે કાયમ ના કરે જાગૃતિ ઓછી કરે પણ તમે તો કેવું લાગ્યું હા બહુ વજનદાર છે હવે એ જ્ઞાન એ જ્ઞાની અને આત્મા આપેલો હોય તો જ્ઞાની કયા પ્રમાણે ગમે તેમ કરો ને સમજ ગરબા ગા ખરો પેપર વાત જો નંબર બધું સિવાય બધી પેલા પૂ કરકાંત નહીં જાણે ત્યારે પોતે બીજા કલાકે જીતમો થઇ જાય બીજા કલાક માં પછી બે બે આવતા રે ચાલે એક ત્રણ પર્યાય નો ત્યાં સુધી ત્રણ હજાર બહુ છૂટ્યો નથી ત્યાં સુધી નહી સારી વાત ખોટું નથી અને એ તો સારું છે શું અને કાયદો હરખો હોવો જોઈએ કેવો હા સ્ત્રી પુરુષ ગમે તેને હકો આપડી દુકાન માં બધા સામાન છે અને આપડી દુકાનમાં જે સામાન થાય નથી પડે એમને ખબર નથી એટલે વેપાર કરતો આવડતો આવડે વેપાર અડિયા કેવું આપણે વેપાર ખબર નથી થઈ જાય મારો હાથમાં પાપી નો અર્થ છો તાર વકીલ વકીલાત કરે તમારો હાથમાં પાપી છે તો તમે કયા છો પૂછે ના પૂછે શું પૂછે જુદા બતાવે છે આવું પા છું હાથમાં આમ બોલ વસ્તુ અને એના ગુણો હા બે દ્રવ્ય માં આવે જો વસ્તુ વસ્તુ નો સ્વભાવ વસ્તુ એટલે વસ્તુ સ્વભાવ અને ગુણો બે દ્રવ્ય આવે અને બીજી બધી પર્યાય માં આવે વસ્તુ સ્વભાવ ને કશું થયું નથી કશું થયું પર્યાય વગડ્યા છે મરમને લખેલું પંડિત વસ્તુ જુદી આપડે પ્રશ્ન પૂછીએ તમે ભવ્ય કહો છો એ ભવ્ય નામ છે એ ક્રિયાપદ છે તાર સુ કે વિશેષણ છે વિશેષણ છે કે પછી દુર્ભવ્ય કોઈ વિશેષણ એની કોમ ના માટે ના રે શું કહ્યું કોઈ વિશેષ કાયમ ના રે બધા વિશેષણ બદલાય કરે કોઈ વધુ કાય બદલાય કોઈ ઓછા કાય બદલાય પણ વિશેષ વિશેષણ એટલે શું વિશેષ ભાવ માં આજે શાંતિ કુમાર આયા શાંતિ કુમાર એવું વિશેષણ કે પછી કાલે શાદી થઈ ગઈ દાદા શાંતિ કુમાર મારા શેનો કુમાર કુમાર બોલ્યા કરે ત્યાં ઘર નથી બોલતા એવું તે બોલે કુમાર કાયમ રહી ગયું નામ પછી બી બે નઈ કુમારી કુમારી કર્યા કરે લતા કુમારી લતા કુમારી ગઈ થઈ હોય દેશી લતા કુમારી વાદળા જતા ભાઈ તો આપડે આડું બારી ને તો કશું ના આવે અને એના હું જોયું કરે ધારામાં શું આમ જોયું ને મારી માથે ના જો જોવા નહિ અમે જાણતા નથી આ લોકો નામ ના લીધા ભગવાન ની કૃપા હોય છે આપડે સંયમ કેવો હોય દાદાની આજ્ઞામાં રહેવું એવું સંયમ આપણને ભવ્ય ની પાછળ માથાકુ ના કરો કે શું કે છે માથાકુ ના કરશો કોણ હા આપડે તો પેલા કાઢર બોલાવો ને તો બ્યા રાખો ને નથી કાટા ને બહારી રાખો તો માથાપો નકામી જાય શું થાય એ ભરી કેવાય હજુ ઘણા ગાળે છે એટલે